જો રાજા જો રાજા જો અચા કામ કરતા બરામ કરે જુદ્રોગ નહી ચો drama no no let me tell another thing okay you got it that point no that I, i got it i got it why do i say this thing you know because this uh, is i like to tell another thing so we are reading in the school day you know in a sanskrit where i have a sanskrit course we we are being taught in ye duniya ka nyay hai ke kisse kisse kya bhav se kiya ha ha ke saak se kiya saak fond of oh yeah then you are wrong that's okay i understand that one but if you want that so that point is correct baba i agree that one બચેસર ઓકે આખી બ્ર ખુલા થઈ ટાઈમ મેં પાંચ હજાર સાર થી ઉપર ચાર દેવલોક બંધ હો ગયા કે ચાર નર ભૂમિ બંધ હો ગઈ બંધ હો ગઈ ન આદમી કો નયા કોઈ જાતા નહીં ઇર દાદા ને એમ ના થાય કે હું આર્ગ્યુમેન્ટ કરું છું મારી જાત માટે હું એમ જિજ્ઞાસા જિજ્ઞાસા હે જિજ્ઞાસામેન્ટ નહી હોય આર્ગ્યુમેન્ટ બોલે પાસે અક્કલ નહીં આપિગ્ન આપેલો બંધ હૈકલો બંધ ક્યુ બંધ હૈમ આપે પાપો કરવાની તાકાત નથી રહી એટલે ચાર નરક બંધ થઈ ગઈ પાપ કરવાની જે તાકાત પુણ્ય કરવાની તો તાકાત કરવાની તાકાત એ પાપો અત્યારે થઈ છે કે નઈ આ બધા ચો કરે આ વિચારવા અમને તો એની બેન જો કદી મુસલમાન ઉઠાય જતો ને અરે અરે સુમાન મારી બેનવાય ના રેસ્લિમ કઈ બાજુ જાવ એટલે પાપ અમને થાય નઈ આ સુવારી બચારા શું પાપ આ તો આ બેન તમા સ્ટ્રોંગ હોય શું કરે વિચાર ચોરીયા કેવાય ભેગા થયા દાદા બધું હારી અને બેસી જાવ તો જીતી જાઓ ઈ સમજાવો બધું હારી અને બેસી જાવ બધું જીતી જાઓ બાર ને તો હારી જ ગયો હોય શું કર્યું લડવા ફાયદો નથી ક્યાં ગયા હિંસા માં શક્તિ છે હિંસા શક્તિ હોય ને હિંસા શક્તિ વેડફયા કરે એમ અમારે તાકાત છે જબરદસ્ત તાકાત છે આખો બધા વંદા મહિના ખેના ખે પુનવદન એટલી શક્તિ જેટલી પાપવધન શક્તિ એટલી પુનવદન હોય એટલે ચાર ઉપર ચાર બંધ થઈ ગયી દેવતી જે લોકો રસ્તા નરક માં જાય એને એવી કુદરતી શક્તિ હોય ને કે બધું સહન કરી શકે બધું જેવું છે ને દાદા બોલે કોણ મારતે ચાલુ ચઢાને કોઈ માન નથી અમુક ભાગ ખાલી થઈ ગયો કોઈ એજન્ટની જરૂર નથી કોઈ ને એને કુદરત આ બધું આપણે જોયે બોલીએ છીએ એટલે લોકો બુદ્ધિ થી હાર ભાઈ કોઈ ના ચલા ચાલે હું ઘેર હેન્ડલમાં દસ બાર આયા તા તમને અટક છે જિજ્ઞાસ એ ક્યાં ચીજ હે ક્યાં ચીજા નહી સાહેબ આપ બતાી બતા નહી શકો તો આપો દાદા માણસ જયારે મરે ત્યારે ક્રોધ માન માયા લો કરીને જાય એમાં માણસ ની શું દશા હોય એ કેવી રીતે વાળી ચોળી સાફ કરે એ તમારે જયારે જ્ઞાન લાવી લે ને હા તમારે બધું બધું ઉડી ગયું ને તમારે વપરી જવાનું ચાર થઈ જવાનું ડિસ્ચાર થઈ જવાનું આ લોકો ને એક બહુ આવડે જેટલું ધન આવ્યું એટલું ધંધા માં નાખે બે ભગવાન તો એટલે પાકરો નાખે ખેતરો બીઆું બીયા જાય પછી કઈ મારે ખેતર પાકતું ને નાખ્યું એવું કામ મારવાડી તો મારવાડી તો દર્શાવ્યા રે કપડા ના પહેરે મારવાડીમાં એક ધંધો એક પૈસો ભગવાન ખાતે આપણે <coughs> <coughs> <coughs> अंजना बन पूछे के बीजा नवा महात्मा समझाय भोग આપડે આપડે રસ્તા પર જતા રસ્તા પર જતા ભલે આપડી પાંચ હજાર હોય રસ્તા પર ગાડી લઈ લે ને પછી પછી પાંચ મિનિટ ના થાય ભૂલ ના હોય તો ભેગો ના થાય પાંચ હજાર કોઈ પણ પ્રસંગ થાય ત્યાં આપણને અંદર થોડું ઘણું કઈ દરદ થયું ચચલી એટલે આપડે ભોગવ્યું એટલે દરેક સંજોગો અંદર જો આપડે કોઈ પણ સંજોગો ભોગવીએ તો આપડી ભૂલ મેલી આપણે ભોગવી આપણી એટલે કોઈ પણ હૃદય નહી હૃદય હાલે આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી આપડા હૃદય તમારી ભૂલ છે તો હૃદય હલાવો સેશન જો અને બીજા પ્રકારની તમારી ભૂલ થઈ હોય તો લોટરી પેલો નંબર લાગે તો તો સાસુ કેમ આવી બીજી બહુ સારી સાસુ ધણી કેમ આવના પાપ થી પોતે ભોગવ એની ભૂલ છે આખા સંસાર નિવેડો જાય જાય એ બેસા બબુ આની બુલ સમજાય નહીં તો બરોબર આખા સંસારની વેળુ દે પ્રકાર આને દોસ્તો સંસારમાં આ બીજું નકરું બીજું છે જોવા સફર સોટ ઈટિયર બસ તો એફ્લા ઓન્લી યુ ના ઇશ જુдай જાર તો ચા હે કે નો કોન કરતા સરખો જ લાગે છે આપણી સામે જ જોતો એવું લાગે છે નાની ભૂષ ને તો એવો જ હોય સેન્ટર માં બેઠેલા છે એટલે સામે એવો જ ફોટો હોય બરાબર ને ધારા મામસ્કાર સાંજે કેવું ન્યાય થી ચાલી રહ્યું છે એ રીતે ચાલી રહ્યો છે દાઢી વાળું ગે છે એટલે ત્રણ તો થાય છે પણ આ બીજું બધું હું કરું છું શું કરાવે દાઢી ઉગ્યા ગાયમ શું ટ્રેડ ટ્રેડ કરાવે ક તમે સગઈ આ હુંガル ઉઠી જાયન ભર્યું આતિવાદ જોયા તો નહી જી જે તો અને એક પછી કેટલો વાર દેખાય દેખા તો સહી છે સતો થાય થોડો ટાઈમ મતમાં ભગવિયાં છે જેમી ટાઈમ કેટલો છે એનો પ્રમાણ જ નમ ભગીન પાસ નહી આવે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 બાપા એ જોડે બીમારી કેસ નાનક ચોટા દેખાડવાનું બાપા નો કઈ ઇરાદે ખરાબ ઓછો બિચારા એટલે બોલે તો ખરા ને ના બોલે તકલીફ મારી નથી મને ખ્યાલ આપણે આપડે બધા મારું વર્તન બી તેવું એની સાથે હતું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 કેમ ભોળા ભી છે બેઠા તમે આવો ને આવો ને રાધરે તમાો મોક્ષિયા જવું પડશે નઈ હા મોક્ષ નઈ જવું પડે મોક્ષિયા જવું નથી બ્રાહ્મણ જવું પડે આ પરતંત્ર કેમ્પ હોય તે બધી વસ્તુ ની રિલેટીવી માં પરતંત્ર હોય ત્યાં રિલેટીવી નથી ત્યાં આગળ સ્વતંત્ર થશે શું કયું આ તો રિલેટીવી આ હોય તરે દુઃખ જ નહી કલ્પિત વસ્તુ આ તો સાતુ સુખ જ કે સાતુ સુખ જયા પછી તો દુઃખ જ ના હોય ના ના આ તો તાપમાં દુઃખ પડ્યું છે તે દુઃખ નો દુઃખ નો દુખ માંથી સુખ કે છે બે દુખ ની વચ્ચે દુઃખ જ છે આ તો એ જે સુખ માણસે ને ઇન્ટરવલ ને સુખતે કે બીચરબલ હોય સુખ માસ બિટવીન ટુ સેડનેસ દિટવીન ટુ સેડનેસ દેટ વી કન્સીડરનેસરીથિંગ ખરીદ સુખ નહીં ખરીદ સુખ હોતું નથી બેખ દુઃખ કસકો બોલતે સમજાતે સારા ઇન્ટર બને થોડો સમજાયો થોડું સમજાયો એ તો પૂરો વિચાર એ કે છે કે મોક્ષ લઈયે મોક્ષ મળે પછી તો કાયમ નો આનંદ પરમાનંદિત છીએ દરેક જીવો અને તે સુખ મનુષ્ય મળે છે ત્યારે આવું સુખ ના જોયે કાયમ દુઃખ સુખ પછી દુઃખ આવે એ ના જોયે જે સુખ પછી દુઃખ આવે એટલે આટલું સારું જમાડ્યા પછી કડું આટલું પાય સાચું નથી <laughs> <laughs>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 ભોગ તો અહી થઈ જવો છે ના એટલે દેખમો બેટા નો હેપ્પીનેસ મીનિંગ ઇઝ રિલેટિવ યે ઇટ ઇઝ રિલેટિવ યે યુ હેવ ટુ ડિસ્ક્રિમિનિશ ફાઇન્ડ બટ યે આફટ સાઇડ મેથ વોટ ઇઝ SADNESS ટુ મી ઇટ કુડ બી હેપ્પીનેસ ટુ સમબડી યે ફોર પર ડ્રાઇવ ઇઝ નોથિંગ મથા ફાટનેસ લોકો એટલે દુખનો અભાવ જા જાય દે યે દુખ ના મથા સસ્કો ડેમનટ લિયા કેમ હો દુખનો અભાવ એનું નામ મોક દુખનો અભાવ દુઃખ નો અભાવ સંસારી દુઃખ નો અભાવી મનુષ્ય રહી નો દોડો આપડા વાઘે ને એટલી વાર નો છે ફરી પાછું ચાર પગ નઈ બધું બધું કોક થોડા એવું થાય કાળી ચૌદશ ને રવિ કોક દડો આવે ભૂખ નું ચિંતન સત્તા છે તમારા કઈ સત્તા છે તારાત્મા આપડે ના લઈએ ક્યાં જાવ જાઓ ક્યાં ત્યાં તમારા મને સ્વતંત્ર કઈ બાબત માં જાનવરો પર વધારે સ્વતંત્ર સ્વતંત્ર થોલ્યુટ થ no relativity. <coughs> All these relativity are temporary adjustments mm -hmm. and you are permanent. I cannot interrupt you. Un Nissha Ter哦 જે દેખાય છે એ જ છે લैटिन કજે હ બરી થાય બરી પેગાઈ થાય બધા પ્રકારની વાતો રહી એ તો ચોખો તો ખુલાસો જ કરવો પડશે ને જ્યાર પછી તો કરવો પડે ના તો ઓટકા ન કરા જા ઉપર ભગવાન ઉપર ભગવાન જવાનું છે એવું થઈ ગયું છે ખાલી આકાશ છે કલ્પનાઓ છે બધી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 તોનો બહુ આયો કે પાછળ જઈને બેઠો દે રાઉન્ડ હે તો પર દેરી કે નથી દોરતી હોગા ગોટ એન્ડ યુ વેન યુ હેડ ટુ ગો ટુ વન હુ ઓલરેડી સીન ધેટ બેસ રાઈટ ધેટ્સ વન કમ ઓફ રીચિંગ એન્ડ ગો ઇટ ટુ દે સોદો બિકાઝ ધેર ઇઝ સ્પેકિંગ ઇન મીરા ભાઈ ફોર ધ નેમ આ ઈસ વન ધ સીધી ગોડ હમ ડેવલપ દેખતે હરી હરિજન હરિ કી પે કી જેલ ગોડ જેડે સે નોટ ગો ટુ if you go good then god will give you wealth and property and decent thing as far as you are for you but if you want to see the god then go to the good direction direction means not yeah the the faithful of the god who is giving you could assemble a project we are doing in the school thing and the mother mother god success so after that we will get a good time i come for manish pano aave તો હા તો પદલ ઉભો થયા કરે પછી આ કબાટમાં મૂકી રાખે કબાચમાં સોલ્વ થાય નઈ કબાટમાં મૂકી રાખે પછી કબાટ માંથી હાથમાં જાય ને હાથમાં પછી એનું ફેલ કરે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 ત્રણેક વાગે જશે કઈ લાગે ગો એન્ડ દેન ફાઈન આઉટ હોય then he came down to earth and then looked into the place there g and he looked at it he told him the name and called him the name and all these things he looked at the place and then came to find out a place રાત્રે બાર વાગ્યા સુધી બે અઢી કલાક અહીંયા તો બે અઢી કલા બે so that again we looking within that he taken me through to let me provide again is offering with pool because he thought thinking has experience he experience he giving them we called you right no we called you who na emna avo na sa kay gyo che yeah best best they want to meditate on not best the idea is best because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 થાય ને આપણે તમારી બાલાજી વિશ્વ બાલાજી વિશ્વ That they all tirupati balaji yaar dada they all place is going <coughs> to fire <get started, coughs> and i don't know pick burger open up right now you know, the right <coughs> new place you know bala <coughs> symphony said okay yes yeah. this is real good no kirti shano phone avelo અને કદાચ સાંજે કરશે ફોન આમ ગયા તા બાલા હા કા હોય દોસો રૂપિયા માગે લાગા કે દોસો રૂપિયા દે તો ફોર્ટી આદમી થાય કારવન કાર કાર પૈસા કે દેવા જરૂર નહીં नहीं तो हमको भगवान को बाहर बुलाएंगे भगवान को बाहर बुलाया और सब ने दर्शन कर लिया वहाँ नारिय वारिय सब लगा के पीछे गया फिर रात को वहां भेज दिया एक आदमी के सबको बुलाता है अरे आप खुद आके दर्शन कर जाओ सब्जी बात सब आके दर्शन किया आराम से दर्शन भगवान ने हमने बाहर बुलाया था ભાઈઓ ભાઈ દર્શન કરેલો ખુશ હો ગયા કે ભગવાન આયા બહાર હૈ હે પાસ છે વાત સાચી તમારી કે દાદા ની ગ્રેસ હોય એક આદમી કે ડેસે રૂપિયા લગે ભાઈ રૂપિયા તમે દર્શન બધા કરી શકોપતિ માલાજી ટુ થર્ટી અઢી વાગે મોર્નિંગમાં એ દર્શન કરવા ગયેલો હમણાં ત્યાં બાલાજી ના કેસ ના ભગવા ભગવા ભગવા લાચ ખાતે ઓ બધા રણછોડિયા તો રણછોડ ઉધર જતા હૈ તો સબલો હમરા દર્શન કરતા રમછોડ દર્શન કરતા ખુદ રણછોડ બોલતા ક્યાં બોલતા મંદિરમાં જી સબ બધી મેમ્બર વેમ્બર કમિટી ભગવાન વિનંદી સાહેબ ખાલી રખે એ જુદા નામ હૈ રણછોડજી હે ઓ છે તેવાય છે ઓખા બેટ ઉપર દાદા ઓખા બેટ ઉપર રણછોડ વાય નું ને જોઈએ ત્યાં બધા કૃષ્ણ ના સ્વરૂપ છે